કારિયે દે સુરાત નકરોનો બહુત માત્ર ઈલો અંતરතර દેવતાને પ્રાત કે કરવાનો ઉપકરેનો કારણ છે મળાજી જાતો દેને નેમૂં કરને ઊંગન સંજાતો પણ કેમ જપે રામજીજી અહંકાર <player> કે <noise> આપણે આ વાત માં કારણ ન કર આ પી બચ્ચાનું કારણ હું કરું કે આ નો આયા દોય પાષામાં હું ગરીબ ની ને જી ગું કર આંગારિસ તો એક સપરો જ મરતું પાડી એક રોય નું તો આની માં દે કોતી ઓન તક કલ્પન તક આપે છે આ એ બચ્ચાનું મૂળ કારણ બધા નું મૂળ કારણો મારે મારું ટૂક બેગી જાય અમારો કુટુંબ પોતા સાચું આરામ એ ભાઈએ કે કોક સાચું ભિયા કે એ જ કામ કરે એ કાંઈ દે કોણ કલુ જય ભાઈ એટલે તમને મને ભાઈ પામ કાં દે યો અમને જનો અહંકાર ને તળિયા ઉઠી જાય ન આવે જાણવા માટે એવો અહિયાં પ્રવેશ કરવા જાય તો પાણી નો દેખાય કઈ ન થાય છે મજૂબ મળી જાય નવું નવું આપણે તો બઉ બુદ્ધિ વાળા નઈએ માની લીધે છે એમાં ક્રિયા હોય આ આખો બદલો એમ એમાંથી એમાંથી આંબો નો થયો એ માજુબા નીકળે જો આપણે આટલા બધા બેઠા આમાં કોજી થાય અથવા કોણ બોલે એ બાજુ પછી ઊંડો ખીજાણ હોય એની કોપી કરીને તો એ ખીદ હલથી આવેદ ના હલ બૌ અભ્યાસ કરે મનન કરે વિચાર કરે ખેડવે ત્યારે સમગ્ર મનમાંથી ઇન્દ્રિયો મારી બાપ પેલું નીકળે તો તમે ખીજાવ તમારી રીતે બોલો કે આ બીજા સાધુ ખીજાઇ દે પેલું ઈજ નીકળે બીજું નીકળે નહીં મારી વાત રાજીવ થાવતો હોય છે પછી આ બહુ ઊંડા ઉતરી ને કોઈ આપડે બુદ્ધિ ને ભરતા નથી ને એટલે જ્ઞાન થતું બધું વિનાન થાય એવું નહી એવા અન નો થાય માયા ને ઓળખો અને માયા છોડો કેમ એ ભગવાન દેખાડો માયા ઓળખ્યું છે ને બરાબર બધા આપણે લુડા બદલાવી ના ભગવાન બોલી ગયો મારા પાન મજા ચૂંટાઈ ગઈ ને આપણી દશા તપાસો તો હવે દશા કઈ શિષ્ય નો જોઈ છે તો બહુ સમજ બતા સમર્થ ક્યારે થાય ન હોય આ વિચારો માં ઉતર્યા હોય કઈ સમર્થ બન્યા હોય આપણે કોઈ આ વિચાર માં વસ્તુ દેખાય તો ચોટી જઈએ છે ધ્યાન લગી નવખો નથી પૂરા ઓળખવા પડશે કુસંગી ને છોડવા જઈ છોડવા માટે એને ઓળખવા છોડવા માટે ઓળખ અને બધા તે સંકલ્પ વિકલ્પરૂપ છે સંકલ્પ છે સંકલ્પ થાય નથી વિકલ્પ થાય વિકલ્પ બેઠા દેખા વિકલ્પ વિષય ચંદન વિકલ્પ વિષયો નું જે ચંદન થાય એ વિકલ્પ અને સંકલ્પ સંકલ્પ કરતો હોય કા વિકલ્પ કરતો હોય નોખો નો હોય પૈસા ને સુખે સુખ પૈરા સુખે સુખ છોકરા ને સુખે સુ નાણા ને દુનિયાના ઘાટ જે ભરવા એવું આ ઘરમાં જે ઘાટ ભરીયે એ બધા સંકળવા કરે કારણ કે આત્મા બહરા નથી દીકરો નથી કોઈ નથી દીકરી સગા સંબંધી કોઈ નથી આજ નથી જાત નથી કઈ નથી અને છતાં એના ઘાટ આપડે ભગતો હોવા છતાં હજી બધા મન બે રૂપે ના જ કરે નાજ કરતું હોય તો એમાં સુધ્ય મેળવ જા વાતું છે આ લુમડું સારું છે આ નથી સારું આવા ઘણા બાર ક્યાં નીકળ્યા છે ઘર માંથી અંધારા ઘર માં બધાય ત્યારે આપણે અને પાછું ભંડાર રૂપ આપણે આપણને માની હવે ઓલી કડી તમારી આવી જાય જ સંસાર જયારે આ બરાબર સમજાઈ ગયું પછી જન્મ કોઈ જાતા નથી અને મને સંકલ્પ વિકલ્પ રૂપ છે અને સમગ્ર ઇન્દ્રિયો નું છે ઇન્દ્રિયો નું નિયંત્રણ એટલે શું નિયમન કરનાર એટલે શું ઇન્દ્રિયો સ્વતંત્ર મન ને કાપે છે પ્રાણી ખેંચા ખેંચાઈ જાય છે ખાણમાં ક્યા મારા છતાં ની વાત છે હારું પદાર્થ દેખાણ મખી કાખા એ દ્રષ્ટિ જો આવે એટલે કજિયો મટી ગયો કજ્યો જય મહારાજ તમે ગ્રસ્તો છો ભગવાન ના કપડા બધી આ ઓર નદી મા મારું ઘર ના મારું છોકરો આ મારી દિલ પર કે એના કોટલા માલી બાપા જના પડ્યા છે ગમે એટલી વાત હું માં બરો એને કાટ છોટે ખરી એને ગાય નિજારે છૂટે છે તઈ બોલ્યા નીકળે બરાજી કે છૂટે કોઈ નહો આની અમે આયો બજે આ novo સંસારું હોજે ઓલ્યો સંસાર બીજો સંસાર થઈ ગયો ભાઈ અને સંસારમાં તમે દેખો ઉપલબ્ધ જરાક કરે આનાથી માનસુ મોટો થઈ ગયેલો છે કે એટલે ઈ ક્યાંય વળગતો નથી એટલે સંસાર કયો ગુરુ નહી મળી જાય હવે બુદ્ધિ નું લખન કહીએ છીએ બુદ્ધિ પદાર્થ માત્ર જ્ઞાન રહ્યું છે સમગ્ર ઇન્દ્રિયો વિશે જે વિશેષ જ્ઞાન છે તે બુદ્ધિ વતે છે અરે જે બુદ્ધિ ને વિશે સંશય નિશ્ચય થાય કે આમ થશે સારું થશે કે નહી થાય નિશ્ચય કે આમ કોઈ વસ્તુ નો નિશ્ચય એમાં પણ એ ઘર નું માહિતી નથી આ કેમ હાલે છે કોઈ બી ઊંડા ઉતરી ને તપાસ ન હોય એટલે ઓળખવાની શક્તિ મેળવી નથી ને એટલે આપણે ઓળખી શકતા નથી ઘર બાર કઈ છે ને એ છે આમાં આમાં ના મંદિર છે આવે પાછી મન મંદિર છે માલિપા મંદિર ગોઠવાય જાય આખું ખોટું નથી કોઈ આ જગત કે તો બોલા બુ વિશે સંશય નિશ્ચય નિદ્રમ રહ્યા છે અને સ્વત્રુ રસના પાણી વાકો વાદ્રી લક્ષણ તો એ છે જે પ્રવર્તવું કરી પણ એ વિચાર આવો હોય છે કે આવ્યા કરે છે આડાઉ કરે છે એમ નઈ ઘરમાં ઇન્દ્રિયો અંધકરણ જે કામ કરે છે નક્કી નથી કર્યું આવે એટલું ન આવે એટલે કેટલા કાચા થઈ ને એને થોડોક વિચાર કરવો પડે મારો સાધુ ને તો જ લેવાય પણ એ જોઈ એ બુદ્ધિ નો વિષય નિદ્રા કરે કાન નો વિષય સાંભળવું બુદ્ધિ નો નિશ્ચય ચાર છે જોવાનો એક જ વિષય ક્યાં કર્યો છે રસના અને જીભ બે જુદા છે જીવ પણ એક વિચાર નથી જીભ તો એનું ગોલક છે ના ના એમાં ઈ બેઠી છે ઓલીવા એટલે ઈ એની રહેવાનું સ્થાન જેમાં ડોળામાં આંખ રહી છે પણ કઈ ડોળ ઈ આંખ નથી લંબ કારણ કેવાય આ એકલા બેઠા બેઠા વિચારો કરવા પડે કરો છો ને બરાબર સાધુ એટલા માટે કારણ કે એને જગત વિક્ષોપ થી છૂટા પડ્યા વખત એટલે સાધના કરી શકે માટે એને સાધક કર્યા સાધક થાય તો થવાય નો થવાય તો નો થવાય પછી આ બાજે છે પછી મહંત બનાવે હવે દુનિયાના ડોલ છે બધા બરાબર જો પોતાનો ગુરુ થઈ કરવું પડે છે લાગે એટલે અભ્યાસ ભૂલી જાય <laughs> जी। करता हो ये संशय, पंच लक्षण जे केमा नु लक्षण तो ये जे शब्द जेते मत न અને વ્યવહાર મા આવે છે એ શબ્દ નું લક્ષણ છે સમય જાય છે ને નકા માં આ કઈ વખત લેવો ન પડે એ તો હાલતા ચાલતા બેસતા ઉઠતા વિચાર કરો તો તરત આવી જાય એ તો કજા થાય આ વિચારો કરો તો જ જ્ઞાન થાય જ્ઞાન એક શબ્દ માં કેટલું લઈજો છતાંય એમાંથી ખેંચાણ વધે ને ખેંચાઈ જવાય માલિકો એમાં માલિકો જાય છે છતાંય માલિકો ન હોય એનું શું કારણ છૂટેુશા ફલા દ લક્ષણ માં શું આવ્યું શબ્દ જે તે અર્થ માત્ર નો આશ્રય છે બીજા વિચારો કરો આવ્યા જે વાત હાલતી હોય એમાં બીજો વિચાર લવાયાર્થ માત્ર બોલ ખાનાર એ થાય બજાર માત્ર વર્તા માત્ર ને જણાઉં છે ભાઈ માજી ને બોલો ને મારા બોલતા નથી કોઈ હે અર્થ માત્ર કે આ કે શબ્દ સિવાય કે અર્થ રહેતો નથી શબ્દ એ જ ગણનો અધિકરણ અર્થ માત્ર નો आश्रय છે લવડ શબ્દ મારાયો છે હે અર્થ પ્રયોજન શું પ્રયોજન એટલે શું બલવા પ્રયોજન એટલે શું કોઈ પણ કાર્ય માત્ર એટલે કોઈ બાકી નો રે બધું શબ્દ માં આવી જાય આખી દુનિયા છે એ શબ્દ થી જ ઓળખાય શબ્દ વિના ઓળખાણ કઈ રીતે ઓળખવાની શબ્દ અર્થ માત્ર નો આશ્રય છે જો અર્થ માત્ર તમે ભગવાન ભગવાન બોલો નામ લઈ ભગવાન શા માટે તમે બોલો તમારા આત્મા ના કલ્યાણ માટે આ ફાયદો થાય છે એ ફાયદો ઈ અર્થ એ ફાયદો એ ભગવાન શબ્દ મારી ઓછો દરેક નું ઘર દરેક નું ઘર પણ હું તમને કંક્તિમાં જમવા બેઠા હોય ભાઈ રોટલો લાવી જાય રોટલો લાવે કે રોટલી લાવે એક શબ્દ જ્યાં તમે બોલ્યા ત્યાં શબ્દ અર્થ બોલ્યા ના ઉતરી ગયો એ અર્થ જેને લાગુ પડે એ વસ્તુ લાવેલી હા રોટલો લાવો એમ તમે બોલ્યા ત્યારે રોટલો શબ્દ છે એનો અર્થ જેને રહ્યો વસ્તુ પણ એનો વિચાર કર્યો નથી એટલે ખબર નથી રોટલો તમે માગવા રોટલી ના હું ભાઈ ખબર નથી કારણ કે અર્થ ને સમજાવી ના લાવ્યો અર્થ ના આશ્રય ને પામવા માટે હવે પામાય કેમ એ અર્થ વિચારવા જોઈએ ને વિચારી એ પ્રમાણે ખોરાક લઈએ ભગવાન મળી જાય આ ને ઓળખતા નથી અર્થ માત્ર નો આશ્રય એ શબ્દ છે માત્ર નો કારણ છે કાકો કહે તો કાકો આવે બાપો આવે હમો એમ અર્થ માત્ર નો જેમ આશ્રય એમ વ્યવહાર માત્ર નો કારણ એ કાકો કયો અને કાકી આવે તો બોલાવે ઉપર લેવો ઉમજી આને કે નથી કે જ્ઞાની માનીયે છે એટલે બધું જ્ઞાન બઉ છે ને આપણે ઊંડા માત્ર મટી જાય જો શબ્દ થી સર્જાય અને ઈ શંકરાચાર્ય જે હવે જેવું છે જ્ઞાતે તત્વ પણ જ્ઞાત જ ક્યાં એટલે આપ ભણી લીધું એટલે જ્ઞાન થઈ ગયું ભણતર જયારે આવ્યું ને ત્યારે તો સંસાર ટૂટવા માંડવો છે છતાં તમે દિગ્રી ધારી બધા ને મે આવા સમજવા જવા સમજી ને ત્યા સુધી આનો ગુરુ થવા બેઠો છે બોલનારા ની જે જાતિ સ્વરૂપ તેનો જણાવનારો છે તમે બોલો ને ત્યાં તમારી જાતું તદા તદા ઓળખે પોતાની ભાષાને હું કેમાં ખીશ આ બોલવાથી ખબર નથી આ તો બઉ મજા નો છે ભાષા ઉપર થી એના ગુ ધર્મો બધા દેખાય આવે છે કયા રૂપ માં જયારે ગોઠવાયો છે બધું વિદ્વાન છે તૈયાર થાય તો લગભગ દુનિયાનારો છે શબ્દ જ જણાવે અને આપડે શું કહીએ અમળું મારી વાત કરે કઈ આવ્યું છે અરે ભાઈ તમે બોલ્યા ત્યાંથી તમે તમારી ઓળખાને આપી દીધી કઈ ખબર નથી રાગ દ્વેષ વધારે રાગ દ્વેષ આપણે બદલી જાઓ આપણી જાતિ કોઈ ન ઓળખે આપણા કુલ ને ન ઓળખે આપડી ભાષાને ન ઓળખે એવા તૈયાર થઇ જાવ એટલે કોઈ ઉપર આક્ષેપ દેવો મળે અને આકાશ ને વિશે રહેવા પણ પાછો એ રે છે ક્યાં શબ્દ ને ને ને આપડે કઈ છે ઠેકાણે રહ્યો આકાશ આ કાલે ગયા હતા તે અમદાવાદ એનેમાં સબ ઠીકડે માં દી તો બે પણ એ જે ઠેકાણે રહ્યો છે દરેક મેન બહુ સરસ દરેક ઠેકાણે આકાશ ન થ એવી જગ્યા જલી આrfloor છે અમાર આકાશ છે એ શબ્દ નીકળે છે કે નથી નીકળે શબ્દ ક્યાંથી આવ્યો ક્યાં આકાશ ક્યાં ઠેકાણે તો આ જાદુ છે તુ માં બોલાય એનો ઝીણામાં ઝીણો રેસો હોય ને એમાં રજા એ રજાકણ ઝીણામાં ઝીણું એમાં આકાશ છે ઝીણામાં ઝીણું રજાકણ આ હવામાં નો દેખાય એવું આકાશ આકાશ માંથી નાઈ એ સમજ્યા નથી હું જાણું હું ન સમજાવું એ આકાશ આ આકાશ માંથી નાયે એ વાદળાના ઘીણામાં ઝીણા રજક એમાં જે આકાશરીયો છે એ અથડાયું છે એમાંથી આ આવે નથી આવતો ઈશ્વરે કેવું બનાવ્યું છે હવે અહીંયા જરાક તમે કળા કરો કઈક બનાવો બનાવ્યું બનાવ્યું બનાવ્યું કર્યું છે ને અરે ભાઈ આ તો શીખો તમારું ક્યાંય તણાઈ દેખાય નહીં દિવસો